કનૈયો તો અમારો દીકરો છે નારાયણ ની ભક્તિ કરીએ છીએ નારાયણ ની કૃપાથી દીકરો બચી ગયો અને આ રાક્ષસી એના પાપથી જ મરી ગયું રાક્ષસી કેવી રીતે મારી શકે લાલા એ પૂતના ને મારી નથી પૂતના એના પાપ થી મરી ગઈ અને કનૈયો નારાયણ ની કૃપાથી બચી ગયો ગોકુળના વ્રજવાસીઓ આવું જ માને ભગવાન ની કેવી લીલા છે બાલકૃષ્ણ મા એ પ્રત્યક્ષ જોયું હતું મોટી રાક્ષસી મારા બાલકૃષ્ણ ને લઈ જાય છે બહુ ગભરાયા અને મૂર્છ પડ્યા ગોપી યશોદાજી ના ગોદમાં બાલકૃષ્ણ બાળકૃષ્ણ ગોપી એ કહ્યું આનંદ માં છે રાક્ષસી મરી ગઈ રાક્ષસી મરી સારું થયું એ ગોપી એ કહ્યું કેવી રાક્ષસી ના ગોદ માં બાળક આપ્યો બઉ સુંદર શ્રંગાર કરીને આવી હતી સુંદર સ્ત્રી થઈને આવેલી એકદમ રાક્ષસી જે બહુ સુંદર દેખાય કોઈ કોઈ વખતે અંદરથી રાક્ષસ જેવા જ હોય તે કેમ વિશ્વાસ રાખ્યો મારી ભૂલ થઈ હવે કોઈને આ ગોદમાં કનૈયો આપીશ નહીં હવે કોઈને નહીં બાલકૃષ્ણની કૃપા બાળક રાક્ષસીનો સ્પર્શ થયો એને નજર લાગી હશે નજર ઉતારવાનો મંત્ર હું બરાબર જાણું કે મારા લાલ તું નજર ઉતાર બાલકૃષ્ણ ને લઈને ગોશાળામાં બોલે જગાડો મારી લાલા ને દર્શન કરવાશોદા મૈયા બાલકૃષ્ણ ને મનાવે તારી ગંગી ગાય તને બોલાવે બાલકૃષ્ણ જાગે ત્યારે આનંદ થાય દૂધ ની ધારા બાલકૃષ્ણના દર્શન કરતા હૃદયમાં એવો પ્રેમ જાગે ગંગી ગાય ને કનૈયો બાલકૃષ્ણ બાલકૃષ્ણના ચરણ થી મસ્તક સુધી ત્રણ વાર પૂછડું ફેરવ્યું મારા લાલ ને કોઈ ની નજર લાગી હોત કોઈ ગ્રહ ની બાધા થઈ હોય બહાર ની કે અનાય બનાય આવી હોત જી એ માંગલિક સ્નાન કરાવ્યું છે યશોદાજી બાલકૃષ્ણ ને ગોત માં લઈ ને બેઠા છે મોટા મોટા ઋષિઓ ગોપી થઈ આવ્યા પછી ગોપી થવાય ગોપી મંત્ર બોલી ને બાલકૃષ્ણનું રક્ષણ કરે mayasya, મુખ મુરૂક્રમ બાલકૃષ્ણ ચરણ ઉપરથી હાથ પેરવે છે આજે ભગવાન તારા ચરણારવિંદ નું રક્ષણ મણિમાન ભગવાન તારા સાથળનું રક્ષણ કરે હયગ્રીવ નારાયણ તારા પેટનું રક્ષણ કરે વિષ્ણુ ભગવાન તારા હાથનું રક્ષણ કરે જનાર્દન વાસુદેવ તારા કંઠનું રક્ષણ કરે શ્રી વામનજી મહારાજ તારા મુખાર વિંદનું રક્ષણ કરે મારો કનૈયો રમવા માટે જાય ત્યારે ગોવિંદ ભગવાનનું રક્ષણ કરે બાલકૃષ્ણ સુદ્રામાં સ્વપ્ન દેખાય નહી માધવ રાય મારા બાલકૃષ્ણ નું તમે રક્ષણ કરો ગોપી બરાબર જાણતી નથી જે માધવરાય ને ગોપી મનાવે છે એ માધવરાય જારણથી મુખાર વિંદ સુધી સર્વાંગ ઉપરથી હાથ ફેરવે છે આદિનારાયણ પરમાત્મા ને ગોપી મનાવે છે નારાયણનું મંગલમય નામ બાળકનું સર્વકાળ રક્ષણ કરે રક્ષણ શ્રીમ નારાયણ નારાયણ નારાયણ શ્રી શ્રીમણ નારાાયણ નારાાયણ લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ shreenarayan narayan narayan narayan laxmi narayan narayan narayan લક્ષ્મી નારાયણ નારાયણ નારાાયણ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ shri narayana narayana narayana lakshmi <laughs> narayana narayana narayana લક્ષ્મી નારાયણ નારાયણ નારાાયણ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ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 સત્યનારાાયણ નારાાયણ નારાાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ narayana narayana satya narayana narayana Satyonarayana, narayana satya narayana narayana satya narayana narayana narayana mandri narayana narayana narayana kana badri naraya badri narayan narayan narayan <laughs> no, badri narayan narayan narayan badri <laughs> narayan badri narayan narayan narayan badri narayan narayan narayan badri narayan narayan narayan narayana narayana narayana narayana narayana badri narayana narayana narayana narayana badri narayana નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ શ્રી કૃષ્ણના માર માં પ્યાર છે શ્રી કૃષ્ણ ના ક્રોધમાં પ્રેમ ભરેલો છે પૂતના એ વિષ આપ્યું પૂતનાને વાસના રહીત બનાવ્યું વાસના એ જ મોટું વિષ છે અને જન્મથી વાસનાનું વિષ માનવને મારે છે આ વાસનાનું વિષ હૃદયમાં હોય છે જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે છે ભગવાન જ્યારે અતિ કૃપા કરે છે ત્યારે વાસનાનું વિષ ખેંચી બાળકૃષ્ણ કર્યો છે વાસના એજ મોટું વિઘ્ન છે ભગવાન અતિશય કૃપા કરે છે ત્યારે બાળકૃષ્ણલાલ ને જુબલા મહાપદ્ર દેખાય બાલકૃષ્ણ ની આંખ મળી ગઈ સાડા ચાર વાગ્યા પછી જાગશે બાલકૃષ્ણ તાકી મહમાત્મા શ્રીકૃષ્ણની લીલા કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ નથી શ્રી ગંગા મૈયા ને તરસ લાગતી જ નથી સૂર્ય નારાયણ ના ઘરમાં યણ છે ત્યાં અંધારું આવે જ નહીં શ્રી કૃષ્ણ સુખ ભોગવવાની ઈચ્છા થતી જ નથી ભગવાન જે કઈ કરે છે તે આપણા માટે કરે છે જે ઈશ્વર નો છે જીવ જગત નો નથી જીવ સ્વરૂપ ને ભૂલી ગયો જીવ તો ભગવાન નો અંશ છે ભગવાન નો અંશ જીવ ભગવાન ના જેવો છે સ્વરૂપ ને ભૂલ્યો છે મારો મારી આવે લીલા ઈચ્છા છે જ્યાં હું કરું છું એવો અભિમાન છે જે કરવામાં આવે છે એનું નામ લીલા છે માનવની ક્રિયા માનવને બંધન માં નાખે છે ભગવાન ની લીલા માનવ મોટા મોટા યોગીઓ જગત ભૂલવા માટે પ્રાણાયામ પ્રત્યાહાર કરે છે જગત ભૂલાતું નથી કથામાં અનાયાસે જગત વિસ્મૃતિ થાય ગોપીઓ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ લીલાના દર્શન કરે છે આપણે તો લીલાની કથા સાંભળીયે ગોપીઓને પ્રત્યક્ષ લીલાનો અનુભવ થયો છે આપવા માટે ભગવાન લીલા કરે શ્રી કૃષ્ણ નું સ્વરૂપ એવું સુંદર છે શ્રી કૃષ્ણ ના દર્શન કર્યા પછી કોઈ પણ જોવાની ઈચ્છા થતી નથી સૌંદર્ય ગમે છે સૌંદર્ય ચિત્રમાં જે ભગવાન નું સૌંદર્ય બતાવે છે એ કોઈ માનવ ના કલ્પના છે ભગવાન સૌંદર્ય સંતો જગત ને જુએ છે ઉપેક્ષા ભાવ થી જુએ ભગવાન ના દર્શન નો આનંદ મળ્યો છે શ્રી કૃષ્ણ ની વાસળી સાંભળ્યા પછી હવે ગોપીઓને બીજું કઈ સાંભળવાની ઈચ્છા જ થતી નથી એ તો બહુ સારું છે તમે શ્રી કૃષ્ણની મધુર કથા સાંભળો છોડી શકે છે શ્રી કૃષ્ણ ની વાસળી સાંભળ્યા પછી શ્રી કૃષ્ણ ને મળવાની તીવ્ર ઈચ્છા થાય આવો મધુર ધ્વનિ ક્યાંથી આવે છે શ્રીકૃષ્ણના માટે પાગલ થયા મધુર ધ્વનિ ક્યાંથી આવે છે જે આત્મ સ્વરૂપ માં રમે છે એવા મહાપુરુષો શ્રી કૃષ્ણ ની વાસળી સાંભળ્યા પછી પાગલ જેવા થઈ જાય રાજાઓ આવે છે <Sakr> DHARMA SAPADIGRAHA KUTUMBAM ભિક્ષુચર શ્રી કૃષ્ણ ની વાસળી તેના કાને ગઈ તેને શ્રીકૃષ્ણ ને મળવાની તીવ્ર ઈચ્છા થાય છે રાજમહેલ નું પણ સુખ લાગે નિ મને સાંભળે ગોપીઓ મારી જ વાતો કરે ગોપીઓ મને જ મનમાં રાખે એક અલૌકિક આનંદ આપ્યો કૃષ્ણ લીલામાં એક એવી શક્તિ છે અનાયાસે જગત ની વિસ્મૃતિ થાય છે ભગવાન ના દર્શનમાં સ્મરણમાં તન્મ કથામાં બહુ આનંદ આવે છે કથામાં મુક્તિના જેવો આનંદ લોકો એવું બોલે છે એનું મન ફસાયું છે બંધન માં મન આવે છે મન ને જે બંધન થાય છે એનો આરોપ આત્મા પોતાના સ્વરૂપમાં કરે છે પોતાના સ્વરૂપ માં કરે છે સ્ફટિક મણી સફેદ હોય ચારે બાજુ ગુલાબ ના ફૂલો રાખો તો સ્ફટિક ઋષિયો થોડો મતભેદ છે કેટલાક ઋષિ આત્મા પરમાત્મા એક માને કેટલાક છે આત્મા અંશ છે પરમાત્મા એક લાખ રૂપિયા છે લાખ રૂપિયા માંથી એક પૈસો પણ કોઈ કાઢી લે તો લાખ જેવો છે વૈષ્ણવાચાર્યો એ વર્ણન કર્યું છે અંશ છે સિંધુ માંથી બિંદુ અલગ કરે તો બુદ્ધિ તર્ક ના કસોટીમાં કસેડી છે સુક્ષ્મ બુદ્ધિ જેની છે એમ જ કે છાટો પણ બહાર નાખો સમુદ્રુ જે પહેલું સ્વરૂપ હતું રહ્યું પુરુષો કે છે અંશ જેવો છે જીવને અંશ રૂપ જ માનો તો અંશી થી અંશ જયારે અલગ થયું અનેક પ્રકારની વ્યાખ્યાઓ કરી છે એવું માને છે જીવ પોતે જ પોતાને અજ્ઞાન ભગવાન નો અંશ જીવ એને કોઈએ બાંધ્યો નથી